તારીખ છવ્વીસ એક ચોરાશી નું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે હતા અને સર્વસ્ત્ર ધારણ કર્યા હતા તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કેમ જણાયું મન ને જીતું વાંચો પરમ પરમ એમ તો મોહ કહેવાય કે આ સાબ દેખણ દેખતા નથી મને આ કાકા કાલરો નથી ખાવે ને મન ક્યાં સબેલી છે બીજું महाराज જટાણા હરીભક્તો કદાચ બઉા રહેતા તમે ખો તો ખબર પડે મારા જે મન માગે એનો મન માગે એ ખબર પડે કાળી માં પીરસાય નહી આંખે દેખાય એમાં મન સંકલ્પ કરે બીજું ખાવાનું સંકલ્પ થાય છે એ ભાર થાય પણ એ પછી મન નો મરડાઈ ગયો મને જે પેલું નક્કી કર્યું મારે આ ખાવું પછી બીજું ખાવું ખવાય <laughs> એમાં લાવી ના હોય તો જરા જરા પડ્યું હોય ખાલી હાથ નાખે જે હાથ માં આવે એને તીરસુ નો તીર આવે મારે બાજુ રાખવા બહુ સુખવારતા નવા સાધુ થાય ને મન ને બીજું રસ્તા છે હલે તો મન ડાયરો મોઢા તો તું નઈ જાય હે લખો થે પડે લખો થે પડે લખો તું આગળ નઈ હો આ મન ડાયરો કરવા રહેવું માથે આ દુબતું આન્યા હતી કઈ જો પાસમાંનો દાવો કરે આરું પાછો છોડો જો હજુ એ બ્લોક માં એમ કહો છે જે જેને પોતાનું મન જીત્યું પાછા હાથે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે અને જો વિષય ઉપર ઘણી પ્રીતિ હોય તો મન જીતું હોય તો પણ જીતું ના જાણવું પૂજામાં હોય ને એમ વળી કિનારી ચડાવી પાટી હારીશ જંગલ માં જાય ત્યાં એનો તણી અજર ન હોય ગાય મારી મારી પણ આંચો માતર ની અથા હવે સમજાય પણ એનો આપણે કોઈ વિચાર કરતા નથી ભગવાન ખાવું તો થાય બઉ એની ચર્ચા કરીએ તો હારી ને આ આપ જગત ને ક્યાં ઠકો ને કરવો છે પુરી કોડી આખા કરમાં આટા મારે ભણી ગયા તરડ મળ જાય એટલે એનો રાસ થઈ સીધો જે મંજી ભાઈ આટા ફાયા પડ્યા કે તરડ બોળી જાય આપર આપણે થાપત દરાયા વિના ન હોય કે ખાવું નું કરો કરું આ ભેંસ તો લખે સંત ને જમાડવામાં રાત્રિ દિવસ અને તા હોય તમે મકાન માં ઉભી પલાણું વધારો ત્યાગવાનો ધર્મ છે એ રીતે જોયે એટલે અમારે મોટું એને બઉ આગ્રહ કર્યો એટલે એનું રાખવું ભરે રાખવું પડે તમને ખબર નહી હોય તમને સાધુ હોય રાખતા રૂમવાલ માં જોડે કારણ કે હર વખત ખવાય પાણી પીવાય એમાં જઈયા ને તરસ મોઈ લાગે બજન નઈ ભરી તપો ને તો કદ્રવે દેતા હોય જવરાઈ દે બોલી રોજ પાટો મને કણાવ તો કે તો કદમ લે કદમ લે ઓ હા પાટ નીકળ તો હાથે ન કાંગરે આ ઈ તો હે મુક્તારંદ સ્વામી એ પૂછ્યું છે વિષય ની નિવૃત્તિ થયા નું કારણ કે વૈરાગ્ય છે પરમેશ્વર ને વિશે પ્રીતિ છે એક તો વિષયની નિવૃત્તિ વૈરાગ્ય છે પ્રીતિ ને ચોક્રાઢી ના જોયું ને હોય ભગવાન પછી વળી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે વિષય ની નિવૃત્તિ થયાનું કારણ કે વૈરાગ્ય કે પરમેશ્વર ને વિશે છે પછી શિવજી મહારાજ બોલ્યા નિવૃતિ નું કારણ આત્મનિષ્ઠા છે મજા ના લાડવા કરી ડબલી માં કરી કથા વાંચો છો આપડે લાડવા પણ પાણીમાં છું આ બાજુ બજારનું નથી આવું આગળ મને કરવા એટલે તમે લિયો ને અપમાન દસ પડે એમ દૂધ માં ચોખા થયા પડે અને બધું બહાર વાંધો ને એમ થાય ન થાય પાણીમાં કરી આપડે ત્યાગ નક્કી થઈ ગયું હોય ને તો એનો ત્યાગ કરવો કઈ હરકત નહીં સહે ત્યાગ થાય નિવૃત્તિહ ને આપણે આત્મા માનીયે છે છતાં આત્મા રૂપ નથી દેહરૂપ આપણે ષ્ઠા મજબૂત થાય તો બોલે એની મેળે એક બાજુ રહી જાય રાખવાનો પડે તમને એમ દાયક સત્સંગી ખવાય નહી થાય આપણે દેહરૂપ નો માની આત્મા રૂપ માનીયું કે આત્માને ખવા દ નથી વિષય થઈ આત્માને નથી એની મેળે ત્યાગ છોકરા નું દર્શક કીધું ને એમાં આપડે આમાં બધાએ સાધુ સાધુ એવું દુખાયું ત્યારે સાધુ છે એટલું ઓખાણું તો માનશે પોતાને પુરુષ માનશે તો એને સ્ત્રી જોશ્રી પોતાને સ્ત્રી માનશે એટલે એનો પુરુષ ત્યારે સ્ત્રી નો ભાવ અને આત્મા નો પણ પુરુષ નો કઈ નીકળી જાય કઈ ન જોઈ ભાવ ઉડે પછી ઉડે કેટલા ઉડે મેં કહ્યું એટલું આટલું સાધું એટલું મનાય ગયું અધ્યાપ કરો એટલે આમાં વિષય ની નિવૃત્તિ કરવી હોય તો આત્મા રૂપ ખાણું મતલબ માણસ આપી કઈ કોઈ સીધું માણસ ખાતા નથી એને એવું શણગારે વઘારે તમને કરેપાળું કરીને આવેબંધો આવે સાહેબ નો ખોટું લાગે અત્યારે ક્યાં દુખાય છે જાએ છીએ પણ શણગાર બે કાઢે મારે ખાવું નતું હું પણ આ મારતું પછી વિદાય છે ને ઠંડી પછી શ્રીજી મહારાજ પેલા જે વિષય ની નિવૃત્તિ નું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું મહાત્મ્ય સહિત જે ભગવાન નું જ્ઞાન એ છે મહાત્મ્ય સહિત ભગવાન નું જ્ઞાન ભક્તિ નહીં હા તરકાવે જમ્યા સહિત ભક્તિ તો આવે છે ને આમાં એ નો લઈ આમાં લઈ ગયું મહાત્મા સહિત ભગવાન નું એની સમજણ એનું સ્વરૂપ નું જ્ઞાન જયારે થાય એટલે એની મેળ છૂટી નો છોકરો સમજમાં જાય હોય કે આ બધું ભાઈ નો છોકરો છે આપડે એને કઈ ઈનામ આપીએ બે પંદર પછી એક સોના નો અને એક ચાંદી હોય તો હવે તું આવ્યું છે ચાંદીનો લીધ એ ભગવાન ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન જોઈ આ ભગવાન કેવા છે અનંત ગોપી બ્રહ્માંડ ના સુખ કરો તો પૂજા ના દર્શન ના પૂર્તિ માં ભાગ ની પાષાંગ માં એનું જો જ્ઞાન હો હોય તો હોય એને કઈ નથી કઈ નથી એટલા રહેવા નથી પોતાને આત્મા રૂપ માનવા અને ભગવાન ના જ્ઞાન કહે ત્યાં ભક્તિ નથી હોત અને ભક્તિ ગમે એવી હોય પણ ભક્તિ ભ્રષ્ટ વાળું પડે જ્ઞાન માં ભ્રષ્ટ વાળો હોય જ્ઞાન સ્વરૂપ નું છે ભક્તિ માં ભક્તિ એ ધરમ કિરાન બધા મન જીતવું છે તમે એટલે અને આ દેવ મંદિર નો મહિમા ગઈ સવાલ્યામાં વિષય જીતવા હોય રાગ કે રાખો એટલું છું ને એ તો પોતાની સ્થિરતા હવે તો ન રાખે સમજણ આવે પણ એમ કે હું બ્રાહ્મણ શુદ્ધ છું તો ચંદ્ર ઘર પાણી પીએ હા એમાં દૂધ ભાઈ હોય અને પછી એમાં ન આવે અને ઓજામાં આવી જાય ભક્ત માં તો ભ્રષ્ટ વાળો આવેલી ઉપરથી રાખે ઉપરથી રાજ ન જતો હોય નહી રાજમાં એમ હોય આ તો આત્મા ગોળી જાય તો ઉપર આજના જમાના હોય તો આપડે નાનું થઈએ વૈરાજ્યુ વૈરાજ આવી ગયું રાગે રોહિત પણ રાગ તો એવું કે નહીં ઊર ઉઠ્યા તોડી દે રાગ સાધુ ના ખબર ના હોય પણ આપડા અક્ષર સ્વામી હતા આમાંથી લગ્રાઉન મે લાલાભાઈ અર્જુનભાઈ નથી કર્યા નથી કરાવી ગઈ હોય તો બીજો સાધુભાઈ સામે બધા વૈયા ભગવાન એને તમને રીઝવવાનું તાન જ નહીં એ ભગવાન ને સંભાળી વાતો ભગવાન નો માર્ગ જેવો છે પણ આજે એનો વેપાર મટી ગયો છે બરાબર નથી વૈરાગ્યના ભૂળ માં તો હોવો જાય આ શક્તિ ઓછી થાય ત્યાર પછી થાય ને બધું આત્મનિષ્ઠા ત્યાર પછી આવે જોઈએ છે હું ચૈતન્ય છું અને બે હજાર છે ને હું શુદ્ધ છું અને હું શુદ્ધ છું શું હું અવિનાશી છું ખરું છોકરાનું બધું અમને પૂછે અમને પૂછે થાય એમ નઈ આપડે માનવી આપણે અતર નો નખાય આપણે તેલ નો નખાય આપણે આ નખાય કે આપણે જાણવું આની હું આનંદરૂપ છું અને દેહ દુખરૂપ છે જેવી રીતે જયારે દેહ પછી પોતાના આત્મા ને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે તારે દેવને પોતાનું રૂપ રૂપ વાનીને વિષયમાં प्रीતિ કરે જ નહીં બસ એને છોડાવું પડતું ન દે છૂટી જાય તમે એક નો દેખ્યું હોય અઠો અને છન લઈ ઉજાસમાં જાય ખટા ખટા ત્યાં ઢોરે માત્ર પેશાબ ગયું હોય એ બધા ચરવા જાય ને એની આંખ તો ક્યાં ઊંચી છે પશુઓ છે નાખ થી આજે કેમ દેખે એનું માથું મોટું નાક થી જાણી જાય આપણો ખોરાક નથી એને ન થાય નાના નાના પકડા હોય જયારે દેહ થકી પોતાના આત્મા ને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહ ને પોતાનું રૂપ માની ને વિષય માં પ્રીતિ કરે જ નહી બધા છો ને ભાવ ઓછો થઈ ગયો ભાવ ઓછો કરો તો તકરાર હોય ને ઘર્ષણ એ ન હોય કાંઈ ન હોય ધ્યાન સાધુ અને એને મજબૂત કરે પાછું શું છે એને તો અંગ્રેજ રાખવાનું સુખ ને જ નોતરે છોડવો જાય હવે છેલ્લા નું છેલ્લું વજન શું કહે આત્મનિષ્ઠા ને પરમાત્મા ના ભગવાન ના મહાત્મા નું જ્ઞાન એને એનો વેગ લગાડી દે એનો વેગ લગાડી દેવો તો આપડે લાગી ગયા બરાબર બે ભાવ નો વેગ લગાડે એમ વિચારે હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે અને ગોલોક વૈકું દીપ તથા બ્રહ્મપુર એક નિમેશ માત્ર નું દર્શન તે ઉપર આનંદ કોટી બ્રહ્માંડ જે વિષય સુખ છે તે સર્વે વારી ફેરી નાખી દઈએ અને ભગવાન ના એક ભાવના દેખાય આત્માની ઝલક ના લાગે ત્યાં લગી એકદમ મન ખોટે નિયમ આપવાનો છે પછી આજે એને જન્મ મરણ નો રોગ મટાઘા ભોગવ વાસી જો અને આ જે ભગવાનનું અક્ષર धाम છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહા છે એગો ઈ નીરેયા તાત ધાન કીયો પરમાત્માનો વારકુમા લખ્યું છે કે કૃષ્ણકિતા યુધિષ્ઠિરને કહ્યું કે હે બા મેને કહી કે હું કાયમ કાપિન ને પાપ મળે અરે બાપ ભગવાન નીરતા એ તો નરક ના ખાડા લેવા એની તું ક્યાં ઈચ્છા કરશે સ્વર્ગ માટે આજે આ જગત માં સારા સારા માણસો કેવાતા હશે ફલાણા ભાઈ સ્વર્ગ મંગે સ્વર્ગ લેખ નાખે તો સ્વર્ગ નાખે તો નથી પણ હજી બોલતા જ આવડશે નથી એમ સમજવા કોણ બેઠો અને જે ભગવાન નું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતા ના લોક છે મોક્ષ ધર્મ ને વિશે નરકુલ કયા છે સામર્થી નથી ચાલતી નાશવંત સમયમાં છે ના વાત ક્યાંક શબ્દ યાદ રહી ગયા હોય શબ્દો જેવા છે શાસ્ત્રો માં બધા શબ્દ ના અર્થ આવે ભગવાન ના દમ ને વૈકુંડ કહ્યું ભગવાન ના દમ ને બોલ કહ્યું એ નામ એક કશે ગોલ નામ છે ભગવાન ના તમના નહીં નહી પણ આ સમજનારો નથી અમદેલો નથી આને એટલે વૈકુ વિરો <laughs> <laughs> <laughs> ભગવાન ના ધામ જવાય ત્યાં અથડામણ નથી ભગવાન ના ધામમાં અથડામણ નથી હોટલે એક વસ્તુ થઈ ગયો પછી છે શું એ તો એ નામમાં નો આવ્યું શું છે શું થઈ અથડામણ નથી એટલો અર્થ બરાબર આવ્યો પછી છે શું થઈ વૈકું નીકળે શબ્દ ની દ્રષ્ટિ એ શાસ્ત્ર ની દ્રષ્ટિ વ્યાકરણ ની દ્રષ્ટિ એ નો નીકળે પછી બોલો એટલે પ્રશ્ન નહી અને જાણવા શાસ્ત્ર માં ને શાસ્ત્ર માં એના અર્થો ભાગે ભાગવત ગીતામાં રામાયણ બધે હોય કે પણ પાછો જા લોક એટલે પ્રકાશ છે પ્રકાશ નો જથ્થો બધા લોકો છે એટલે ફેરફાર વાળો એમાં ફેરફાર નો થાય એમ નહી અક્ષર એટલે જ્યાં જરાય ફેરફાર ન થાય અને અખંડ એક રૂપ માં જ રહે અક્ષર કહેવાય નહીર એટલે જ્યાં જરાય ફેરફાર ન થાય અને અખંડ એક રૂપ માં જ રહે તહેવાય અખંડ એક રૂપ માં એક જ રૂપમાં રહે એટલે અથડામણ નહીં બને નારાયણ ઈ અનાદી શબ્દ બીજા શબ્દ કોઈ લીલા ને ઓકે કોઈ ગુણ ને યોગે એમ બધાય પડ્યા પણ મૂળ તત્વ જે વસ્તુ છે શ્રી કૃષ્ણ આવે અને પછી તો અવતાર લે શ્રી કૃષ્ણ માં આનંદ જસોદા ના નહીં હો આ તો તત્વ ની ઉપર આપણે વાત કરવાની છે પછી તો એના ઐશ્વર્યુણ ને અનેક છે એમ નહી અનંતની હોય નામાની તમારા શે ને અંગે ગુણ કર્મી દો ભાગવત માં આવે હું તો આવડા ને કઈ કામે શબ્દ નાખું છું જોઈ મનન કરે તો નયે કઈ નઈ મનન કરે ને તો પછી તો આ કોઠલ સુખ રહ્યું છે અને જે ભગવાન નું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતા લોક છે તેને મોક્ષ ધર્મ ને નરક તુલ્ય કહ્યા છે એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે આપણે જે અત્યારે ભગવાન જે વાપરીયે ખરેખર એના ભાડા મોક્ષ કારણ કે આ દાન હું કમતી કરવા આપડે લઈને જો આપણું હોય કેટલા વર્ષ ત્યાં મહાગે લીધા તમારા શુદ્ધ નું શુદ્ધ થી ભગવાન ને પૂજવા એટલા માટે કોઈ કરતું નથી ત્યારે મને એમ દેખાય આને ખવાનું અથવા છોકરા ને ખવાનું તેને હું શું ઈચ્છું જેની ભેસ મરે હોય ને શું પડી જાય આવડા ને એમ કઈ પૈસા થોડું કમા આવડા ને એમ થાય પૈસા થોડુંક અમારું તો મળે કારણ કે કોઈ બી એને ભાવે ન થાય લ્યો હાવે ન થાય મનમાં એના યાદીમાં કાંઈ ન આવે જરૂર કે આ જો ભગવાન ને ઓળખશું ને હું તો આમ દેલા જોવા અરણવા જાય ને એ મને દેખાય પુરાણો પૂરેપૂરો પુરાય જ નો પુરાય એમાં છૂટક્યો જ નહીં એ તો પૂરાય ગયો પૂરે પૂરો મા બાપ થી છટકી ને ભાગે ઓનાથી પણ છટકી ભાગે પાછું રોજ જનપદ પણ બે ને હે અને જેની ઘડી એક સંતાન બીજું જુન ત્રીજું બેનું હેતું ખાય પછી એના મૂકીને સંતાન માં ખાય તો વચ્ચે પછી પદાર્થના ભાગ મળ્યા પદાર્થ હેત હેતુ પદાર્થ પેલા બે જણા વચ્ચે હોય એટલે અર્ધો છોકરો જંગી એનો ભાગ મળું ધીરે ધીરે એમાંથી કાંટા ઉભે પછી પછી બધા દવડા થાય સારું હોય તો માળા લીએ મંદિરે ટકટક કરે છે ધીરે હજી આપડે ઉભો છો કે આત્મા પરમાત્માના જ્ઞાન નો છે તે વિચાર કરવા જેવો એલો અને જેને એવી રીતે સમજીને વિષય સુખ ત્યાગ કર્યો વિષય માં પ્રીતિ થાય જ નહીં અને એનું જ મન જીતા હોય પણ જયારે કોઈ સારા વિષય પ્રાપ્તિ થાય ત્યારે ભગવાન ને પેડા મૂકીને વિષય માં પ્રીતિ કરે અથવા પુત્ર કલત્રાધિક પ્રીતિ કરે અથવા રોગાધિક સંબંધી પીડા થાય અથવા પંચ સુખ હોય તે મટી જાય ભગવાન એવું લીમા ભાઈ જાય તારકમા એ વાગ લગાડે આપડે બધું સમજાય ને કથા કરીને અને રાજ્ય કરી મહાપુરુષો અને પંથ વિષય નું સુખ હોય તે મટી જાય ત્યારે ભગવાન પ્રીતિ રહે નહીં અને વિકળ જેવો થઈ જાય જેમ કુતરા નું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દિસે તેમ ભક્તિ પ્રથમ સારી દીશે પણ અંતે શોભે નહી શોભે વચના મૃતન એવી રીતે સારંગપુર નું પહેલું રોજ નું થાય તો કઈક ભારત જાત્રામાં જાવ હા હારા હારા મંદિરો મોટા જ આપડે અને જ હતા આ વાત કઈ હતી નહી ક્યાંય નહી કઈ નહિ વાત એવું નથી ટકા મહેનત કરે છે એટલે આમાં વિદ્યાર્થીઓ નો વાંક એશું આપડે બધા વિદ્યાર્થી છે પણ સ્કૂલે ગઈ અધ્યાત્મ ની સ્કૂલ કઈ હાલની પ્રજાના વાંક કાઢે છોકરા બગડી ગયા કોઈ પગડ્યા નથી એને બિચારા કઈ સ્કૂલે વહીને જ્ઞાન લે તમારું ચાલુ રોટલ છે એમાં ક્યાંય મહેનત કરતો હોય ને તો આ સ્કૂલ તો હોય કે આ તો ક્યાંય ધ્યાન જોવો તો પચાસ વર્ષ લગભગ ત્યાં ઉઠી ગયા લગભગ પચાસ વર્ષ થઈ જાય પચાસ વર્ષ પેલા થોડો થોડો હતો માનસે પૂજા કરો છો કે નહીં કેમ કરો છો બધું એમ શીખવાડતા ઊંડાનું ને આવું જે આત્મા નું આત્મા રૂપ થવાની વાત આવે ને એ તો બહુ કથા જાતો પછી તો કરિમ આવો ની સાથે મેળ કરીને કોઈ બોલે પછી એમાંથી મતભેદો ઉભા થયા પછી તણા તણી કરે છે પછી બોલો ખોટો નહીં આનું વિના પ્રમાન જણાય તમે જે મહારાજ આપેલી હોય ને સુપાત્ર સિદ્ધાત્મન સ્વામી ની લખેલી પદવી ના થાય મહારાજ આ નથી હોનંદ સ્વામી દો સા મહારાજે જે લખાયું મગાવ્યું એમાંથી એને આ તમારે સાધુ ના કરે ભગવાન હે ભગવાન